ए, आवो, आवो, आवी गया छो वार्ता कहना रो अरे वहा भाई आज तो शिवादित्य आ शिवामिका दिग्विजय राज ને રિતિક્ષા પણ આવ્યા છે ને શું વાહ ભાઈ અરે વાભળો આજે હું તમને વાર્તા કહું એની પહેલા એક સરસ મજાની રમત રમાડું બરાબર ને સાંભળો હું બોલું એવી રીતે તમારે બોલવાનું સાંભળો નવ ચકલા નવ ચકલી એક ચકલે તમે જીતી ગયા આ ઘરે બોલજો હવે સાંભળો આજની વાર્તાનું નામ છે કુકડા નું પરાક્રમ એક હતી ડોશી ગરી દાણો પણ ન મળે અને ભૂખ તો કકડીને લાગી હતી ડોશી પાસે એક કુકડો હતો ડોશીને વિચાર આવ્યો કે લાવને આ કુકડા ને મારીને ખાવ પણ કુકડા ને પકડીને કુકડા ને માણસની જેમ બોલતો સાંભળીને ડોશી પહેલા તો ગભરાય ગય પણ પછી હિંમત ધરીને કે મને તો લાગી છે કકડીને ભૂખ અને ખાવાનું જોઈએ છે માટે તને ત્યારે કુકડો કે એની દુકાને જઈને કેજો કે આ કુકડાના કાનમાં સમાય એટલું અનાજ આપો ડોશી તો કુકડા લઈ અને અનાજ વેચવા વાળાની દુકાને દુકાન વાળાએ તો આ સાંભળીને હસવા માંડ્યું અને કે એટલા ચાર પાંચ દાણા થી તારું પેટ ક્યારે ભરાશે ડોસી કે એટલું આપો તોય ગણું બાપા દુકાન વાળાએ તો એના નોકર આપ્યો અને તેમાંથી થોડાક દાણા કુકડાના કાનમાં ભર્યા પણ તેથી કઈ કાન ભરાયો નહી એટલે એને થોડા વધારે દાણા નાખા અને એમ કરતા કરતા ઓરડામાં જઈને કુકડો તો ખૂબ નાચો ખૂબ નાચો એટલે બધા ઘઉં કાનમાંથી બહાર નીકળી પડ્યા અને ડોશી એક આખી અનાજ ભરવાની કોઠી ભરાઈ ગઈ ત્યાંથી તેઓ બીજા દુકાન વાળાને ત્યાં ગયા અને એવી જ રીતે કુકડો કાનમાં ચોખા ભરી લાવીશી ઘીભાજી લઈ આવી અને જમવાનું કરી પેટ ભરીને ખાધું અભાઈ થોડાક દિવસ પછી કુકડો ડોસી ને કે ડોસી માં ડોસી માં હું તો જાઉં છું ડોસી કે ક્યાં છે અરે જોજો તો ખરા કુકડો તો શહેર તરફ જવા નીકળો જતા જતા રસ્તામાં એક નદી આવી એકે કુકડા ભાઈ ક્યાં ચાલ્યા ત્યારે કુકડો કે રાજાની છોકરીને પરણવા નદી કે વાહ વા તમારાથી એકલા જોવાય મને સાથે લઈ લો કુકડો કે બહુ સારું મારા કાનમાં પેશ નદી તો એના કાનમાં પેશી ગઈ आग जता, जता जंगल सान लेकड़ो के, के, के, के बहुत सारू तेन मार कान में बेसी जाओ एम कही बीजो कान धरियो कुकड़ाएं तो वाकी डॉक कर सापी गया पच्छी शहर आगे सवार पड़ू एने तो कूकड़े कुक राजा छोक परणु एम कर बूम पड़वा मद राजा सिपाही आ सा છોકરીને હું પરણું સિપાહીઓએ ત્યાંથી પણ એને હાંકી કાઢો એમ કરતા કરતા રાજાના કાને વાત આવી બીજે દિવસે સવાર પડ્યું એટલે રાજા પોતે અગાસી માં આવીને ઉભા હોય ખૂબ ગુસ્સા થઈ ગયા અને હુકમ કર્યો કે જાઓ એ કુકડાને પકડીને ઘોડાના તબેલામાં બાંધો એટલે ઘોડાઓ એને પગ નીચે છુંદી નાખે રાજાના સિપાહીઓએ જેમ તેમ કરીને કુકડાને પકડો અને રાત પડી એટલે એને તબેલામાં ફૂરો કુકડાએ તો એનો એક કાન આમ ફડફડાયો એટલે અંદરથી સાપ નીકળ્યા તે ઘોડાને કર્યા સવારે ઘોડાવાળાએ જેવું બારણું ઉગાડ્યું તબેલાનું કે કુકડો અંદરથી ભાગી ગયો અને ઝાડ પર ચડી કુકડે કુક રાજાની છોકરીને પર કઈ પણ ઈજા નોચી વળી પાછું કુકડા તો કુકડે કૂક રાજાની છોકરીને હું પરણું એવું કરવા માંડ્યું રાજાને હવે તો એવો ગુસ્સો ચડ્યો કે તરત હુકમ કર્યો કે જાઓ લુચ્ચાને પકડીને ઝાડે લટકાવીને સળગાવી મૂકો બધાએ મળીને કુકડાને પકડ્યો અને ઝાડે લડકા લટકાવી નીચે મોટી હોળી કરી ભડકો કર્યો રાજા અને એના સેનાપતિઓ એ બધા અગાશીમાં જોવા આવ્યા तनावा लागू लोग गभराई राजा पास पगे लगी अमने बचाव बचाव રાજાને ને લાગ્યું કે કુકડામાં જરૂર કઈ જાદુ છે કુકડા એ તો તરત નદી ને પાછી બોલાવી અને કાનમાં પેસાડી દીધી રાજા ખૂબ ધામધૂમથી કુકડા સાથે પોતાની દીકરીના લગ્ન કર્યા પછી કુકડો અને રાજાની કુહરી સુંદર મજાના રથમાં બેસી ડોશીને ઘેર જવા નીકળ્યા ડોશી કુકડા ને અને એની વહુ જોઈને બહુ જ ખુશી થયો એને તો આનંદ આનંદ આવ્યો પણ રાજાની છોકરીને તો કુકડો વર મળવાથી બહુ જ દુઃખ થયું ભાઈ કુકડો તે કઈ વર હોતો હશે એણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી એટલે ભગવાન પ્રસન્ન થયા અને કુકડાનો સુંદર મજાનો રાજકુમાર થઈ ગયો સૌએ ખાધું પીધું અને રાજ કર્યું બટેટાનું શાક કર્યું આવીને મજા ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ आओ जो